ધણી મૂકી ને ગયા તે કરવા દર્દી કે વધારે કે જીવનタル કે આ બેને હઈએ આમ ઘણાઈ લેવા માં સારા ગાય આ તો ઉગલ કરે વા એ બોરા કે લોકો પપ્પા પીડો ને પપ્પા પીડો દે છે ને હે હવે દેખ શીને ગાય ના એ એક ઉગલ કરે એક પતાલી કે કરે તો કહ્યું તારે પોતે કબુતરી પછી સમજી જાય પોતાને ખબર હોય તમને ગુણી કરી છે ને ભગવત ભરે છે ડાહી બનાવા માટે બનાવી કરી બધું બહુ જ તો દાદા કે શું મળો તમારા સાથે રહી છું તો દાઈ બેહુન સકે આપેલું ઘર પડે છે આ પાડી આયતું ઉઠે તો અને બેઠી બેલી લોકો નું ગામ પેલું ઘર પડે જુઓ ને વિચાર આવા આ તો ને તો આ કોમ નંબર ઉપર તો અમારો ભાઈનો છે એમ કે રીમાઇન્ડ બધી પરિસ્થિતિ કેટલું ધ્યાન બધી એ કરે ઉડા કર દાળા તો એક બતાવી કરીયા તાર પાછો બરાબર દાદાજી આયા છે રવિવારે તો કોમ ભાઈ ભગવાન શું કે છે કે ભાઈ આડ્યું સાચી દેખાતું બાપો એનો છે એનો અંત ક્યાં છે જેને વ્યવહારમાં રહેવું છે ના થયું આવેલું પછી આ બધું પેલા દાદા ની કઈ વાત માં મોટી જનવર હતી નિર્ભે એનો માઢોડ કામ સે નઈ પડીને એટલે શું કરે મને 15 થી પડ્યા રહેતા હે આ તો વિજ્ઞાન છે કાયાનો સુખ આપનારું વિજ્ઞાન પરમાન સુખ આપે મતલબ એમાં આવું દીકરા લાલ લાલ એ તો ખરેખર મારું મહિનો આપો મહિના વધારે તો છ મહિના કરો મારે છ મહિના પણ અહીંયા આગળ એક મહિનાની માગણી કરે ત્રણ કરી છે બે વર્ષ્યો હલો કઈ નથી થોડા કલ્યાણ નથી લે ગતે યોનીની reaction કે પોછો કે કે યોની એટલે શું યોની એટલે જય માતાજી દયે દરા આ દયે નું બરો દેને તો કે આ વિસ બહારો વાત ઇસર ભઈને ત્યાં હા હા એટલે યોની reaction શું છે યોની એટલે જેનું જેના પગ પગેલી એ એક યોની માં આવે પાડેલી એટલે નહીં જે ને એક યો અને ફાટેલો હોય તે બીજી યોની એ પાટલામાં ગાય દેસ બધું આવે બકરી બકરી બધું આવે જે એ ટાઈપનો બોરામાં ઘઢરુ આવે બીજું આવે ઝેબ્રા જે રાઉન્ડ નો લાવ ઘોડામાં ઘઢરુ ડાંકી આવે બીજા બધા આના બણા આના સેટલામ જાય પાડેલું ભાઈ ઝિબ્રાને છે એવા ના આવે ઝેબ્રા ને એવો દાબડો હોય ચોરાસી લાખ ચોરાસી લાખ જે બધા જુદા જુદા ભેગા કરે ચોરાશ લાખ યોની ગાય જુદા પડી જ આવે એનો પાર ના આ મનુષ્ય ની ચૌદ લાખની છે મનુષ્ય હરખાના ગુણધર્મ ઉપર મગજ નું બંધારણ પરિજ આફ્રિકન નું મગજ નું બંધારણ એવું હોય જો ખાસ ખરેખર આફ્રિકન હોય તો મટી આવડી જાડી લાકડી માં એવી ખોપરી હોય આપડી ઇન્ડિયા ની ખોપરી કેટલો બધા બધા મદદ નો ડિફરન્સ છે તમે હવે બંધ કરે મને જમવા બોલ છે જુદી જુદી યોની માં હોય આવરણ તો બધા માં આવે દરેક કર્મ જુદા જુદા હજી જુદી આવરણ આવે મનુષ્ય કર્મ હારા મારું સારા મારો ધર્મ તો મનુષ્ય આજે વાદળ આવે એ વાદળ આવે ન તમે જમવા જાવ છો નહી છે દેદી નઈ શું એમ બધી ટ્રેન આવી પાણી ફરવાનું એટલે શનિવારે રવિવાર ફરી બે જજો પછી રવિવાર સોમવાર બધા પાણી ક્યાં સુધી આપડે આ પાણી ભર્યું નથી તો આટલું સારું રહે પાણી ફોર્યું એટલે તમે આ ફરી ફરી બેસી જાવ ફરી બેસી જાવ અને ફરી પેલા દિવસ પછી પુસ્તકો માં છે ના હોય એમના વિજ્ઞાન કહેવાય એ હૃદયમાં હોય ના જ્ઞાની છે એ ચાલે નહીં હોતું નથી ને વર્ષ આશ્ચર્ય છે મોટું એનો લાભ જ પૂરો પૂરો કરી લેવાનો અમેરિકા તો અમને જ નથી એક મિનિટે અમે કહીએ અહીં તો અહીં તો ત્રણ ચાર કલાક બેસી રહ્યો હતો હું ત્રણ ચાર કલાક બેસી રહ્યો તો કે મની દે ટાઈમ મળે ને તમે કહો છો આવતા મહિને આવતા બે મહિના રાખી દી ઇંગ્લેન્ડમાં વધો નથી પણ એક મિનિટ બેહી રહેવાનું ન થાય એટલે આપણે આવવું પડે તો જ રહેવાય দাদা મને આત્માને ઓળખવા માટે સેલો રસ્તો કયો આત્માને ઓળખવા દુનિયામાં કોઈ સહેલો રસ્તો નીકળ્યો નથી આત્માનો પણ ઊંચી રસ્તો નીકળ્યો છે જ્ઞાન હતું ત્યારે બધા અક્રમ વિજ્ઞાન નીકળ્યો તમે અમને કહી અમને આ કરી આપો બસ કરવાનું શીર થાય જીવન નથી એવું બધુંબ ની જરૂર નથી તમે નક્કી કરો અહિયાં ટિકિટ લેવી પડે ગાડી ધ્યાન માં મુંબઈ જવા ભૂલે જાય ધ્યાન પોતાને ક્યાં જવું છે નક્કી રહે કરે નક્કી કરે આપડે શું લેવા દે છે આપડે ધ્યાન માં આપડે ધ્યાને તોડી નાખે છે મુંબઈ ની ખુટ બોલાય દે આપડે ધ્યાને વિચારો તો મન મન જુદી વસ્તુ છે દે મન તમારે વસ્ત થઇ જાય તમારે વસ્તુતા ને દૂર કરવી પડે ને એ તમે કરી થાય ન કૃપાની કૃપા ને તમારે શનિવારે થઈ ગયેલા રવિવારે માં થઈ ગયેલું બીજું કઈ પૂછે પૂછે બધું બધું પૂછાય બીજા ધ્યાન કરવાનું હોય તો આ જેવું હોય તો બીજા બતાવીએ બીજું આ કરજે આ કરજે આ કરજે આ ધ્યાન છે ઊંધાનું ધ્યાન છે ને ખોટા ધ્યાન છે તમાય એની આગળ માથા મિટી નમો નમ ભગવતે એવા બે ચાર વાચ્યો હોય ને પાંચ વાંચ્યો એને બસ બોલા શકો પાંચમી ને એ ધ્યાન પછી એમ બીજું કહીએ એમ તમે કે ના એવું નઈ સો નવ્વાણું મન લત્યા હોય ના કરે બોલે આવો એ ધ્યાન બીજા કઈ પ્રકાર ના આવે તો આ ધ્યાન આપ જય સત્ય તમને શીખવા જય સત્ય ધ્યાન કરતા આવું તમને આ રસ્તા દેખાડવું નિરંતર ધર્મ ધ્યાન ને શુકલ ધ્યાન દેશે ધર્મ ધ્યાન અક્કલ કેવું થઇ જાય શું થઇ જાય તમે આ બધા બેઠા અક્કલ એમ કે તમે શું થાય ગતિ પ્રકાર નું ધ્યાન રોકાણ કર એક રૌદ્ર ધ્યાન એક આર્ત ધ્યાન એક ધર્મ ધ્યાન અને આર્ત ધ્યાન ક્યારે કે અહી આવે છે તે અમેરિકા ની રચાની લહેરી ચાલુ થઈ ગયું હોય તો તમારા મનમાં કામ થયા છે અહીં બોમ્બો છે નહીં પહેરાવી પડે પણ હજુ ટાઈમ નથી પાછો નથી તે બધા ચિંતા શરૂ કરી દે શું કરે ચિંતા કરે એને શું ભગવાન કરવું ત્યાર તો ધ્યાન બિલાકારી ધ્યાન બે પગલે ચાર પકવા સારું બદલે કેવાય સારું કેવાય તો એમાં ધ્યાનમાં અત્યારે મનુષ્ય મળવું મુશ્કેલ છે કે આ તમને મને દેખા થાય મોટી મોટી ગજરની પૂર્ણ થાય નઈ ધ્યાન તમને સમજી પડી ને તમને ક્યાં પ્રભુદાસ ના તમને મેં સમજણ પાડ્યું હોય કે ભાઈ આ જે નિમિત્ત છે તો આ તમને શાંતિ રહેનારે હે તો તે વખતે તમે ધર્મ ધ્યાન કરી શકો આવું કે આ રૌદાન થવાનું ત્યારે બધા રૌદાન ના કરો તો ધર્મ ધ્યાન ઉત્પન્ન થાય બધું ને મનુષ પણ ઉત્પન્ન થાય કે દેહ પણ ઉત્પન્ન થાય બોલતા રામ કેવાથી કૃષ્ણ કેવા હતા જાણતું નથી આ ખોટા બધા કલ્પિત લોકોયા અને તે મુસલમાનો વેચે ચાર વાર ભગવાન વેચે આવે અને આપણે લોકોને શીખ શક્કા દેખાશે તો ભગવાન તો ભગવાન તો રોકડા હોય તો ઉધાર ભગવાન કામના નહીં નહીં કે પછી ના હોય ત્યારે અહીંથી લખી પડે ત્યાં એ ધારું છે હાથી લખી પડી એટલે અહીં રમી રમત દારૂ પીએ એને કોટા નથી કયા કરે એટલો ટાઈમ એમ જાય ને તો ખબર ને બાકી ખરું તો રામબામ કોઈ કામ કરે નહી એ જે રોકડા અહિયાં રોકડા આયા છે આ ભગવાન દાદા ભગવાન પ્રગટ રોકડા કેશ બેંક સોલ્યુશન જે માગો એ મળે એવું છે કેશ બેંક અંદર પ્રગટ થયા છે જે પ્રગટ થયા છે ઘરે જાય એટલે પૂછા કરો કર લે જો દૂરિયા અમેરિકા અમેરિકા થી લેન્ડિયા ઘૂમતે હે હમ આપ કરો વો કરો હમ વચ્ચે કરતા મગર બજાય હવે નજર તો આતા નહીં કુછ મિલતા તો નહીં તો વો ક્યા હોતા નહીં મિલતા જતાએ હુ રાતે ચાલતે હૈ ચાલતે જોતા ઘતા બધા દુનિયામાં ફરી ફરીને આવો છો નહીં કે જે આપો છો માર્ગ એ માર્ગ માં અમે ચાલીએ છીએ એ પ્રમાણે કરીએ છીએ છતાં પણ અમારે જે જોઈએ તમે એમને ગુજરાતી હિન્દી આપને ક્યાં છે ટ્રાયખી એમ કે આપવા જે કઈ મહાપુરુષ આવ્યા એમને જે જે રસ્તો બતાવ્યો એ પ્રમાણે અમે કર્યું પણ અમે તીસરી આંખ ના મળીએ કઈ મળશે કઈ કા નહી જો બોલને કાઢી મેં તો પંગ મે આપી તુભા ગુરુ કોને તો ગુરુ ઝૂટ હૈ આદમી આખ ગુ નહી આપણે થોડા બતા મુજે પોતા ખુ કરો તો ગુ ગુ કરે લગેગે પંખમ લિંગમ લે ગુરુ સબ ગુજરાત કરના ચેહ ગુરુ હું વેપારી હોગ તુમ કરતો ક્યાં કરેગા ત્યાં કરેગા તીસરી આંખ જો તો ખુલ્લી આપી ખુલી હેસરી આંખ હે અભી હવે બતા સમજ રહી બતા ખોલ્યા તમે કઈ રીતે ખોલી આપણે ભગવાન ની કૃપા ઉતર ગયા તો દિન તો હવે મિનિયગા આદમી ચે જો આપને જો કરતા આપણે આને જરૂર હતી મેં નહીં કરેલી ટ્રાફિક પાસ હું આપે કરો એસ બોલને કા તો હા હમ એસ બોલને હમકુ ગર લેજ બોલા તૈયાર આદમી પાર કરતા લખાયાંગમ થી પરમારુ પર કે આપડે કયું કરવું ના પડે ગુરુ છે ઉપર ચડાયું શું કરું આ તો બધા બનાવતી વેપારી મારે કરવાનું શું શું છે કર્યા એવું તમારે મને કેવું છે મારે તો કરવાનું તમારે દરેક રૂપિયા જો તમારી માં સામાન નથી તો તમારે વેપારી ઘણું વેપારી થયા તો પેસા નહીં ચલા તો તું કુ મારી દેતા શાંતિ આનંદ રહેતા છે ત્રીજા નેત્ર કે ક્યાં હોય દૂસરા દિવસ કુ રહેગા તીસરા નેત્રે સબ જો ભગવાનગા દૂસરા બોલો હા સબ એક જ દિન એક જ રાતમાં સબકો હોયગા વ્યાપારી લે ક્યાં દેગા ગોલ કોગા થોડા ગુજરાતી ગુજરાતી બોલને પડેગા મોદી હાડે છે પરમાનંદ ગુરુ નહીં તો સબ વેપારી રોગ હે ગુરુ તો એમ કરો મુગા આદમી બોલ સકેતા પાડો આદમી ચઢા ગુરુ ક્યાં તો ગુરુ ગુરુ નહી સૌ વ્યાપારી લોકો માટી બોલ કરે એ બોલના હોતા તુમ્હા પાસે કમ આયા બતા બોલગેગા નહીં ખુદ એમ કે પાસે આયી નહી ક્યાં રહેગા તો અભી આપણે બોલેગાશ બૅક નહી બોલેગા હમ બોલતા અભિપે તો તમારી પાસે આયા છીએ તો ત્રીજી આંખ આપી દોરી આટલું જ જોઈએ બીજું વસ્તુ નહીં બધી જ ચીજ દે દે મુજે દુનિયા થી કોઈ ચીજ ચાહી ની લે દુનિયા ની કોઈ ચીજ નથી જોઈ આજ સારી વાત કરે છે આજે પહેલા જો સાઈ ના ને का कर दर्शन करने के लिए आ जाना दर्शन दर भगवान नहीं वो कहते हैं की शनिवार तक आपको टाइम मिला टाइम ऐसा कैसे भी करके आप अंदर क्लियरेंस हो जाएगा बहुत अच्छा रहेगा रहना ऐसा करते हैं ભગવાન એકલા દેખાવા નહીં બધું દેખાડું હા જગત પડે બનાવ્યું સને બનાઈ તો સબકોને બનાઈને આપ ભગવાનને રચા ભગવાનને રચા ભગવાન હૈ ભગવાન કાંટવર ભગવાન ભગવાન બતાવો ભગવાન ને બના ભગવાન ક્યાં કુમહાર કુભ્રકારો અરે ભગવાન દાદાજી ચક્કર ભગવાન દાદા ભી હૈપો આપ નોલેજ હૈ અલૌકિક નોલેજ હે અલૌકિક જો હૈાન અલૌકિક જ્ઞાન આપ ભગવાન બધા કે છે કે ભગવાન બનાય એટલે બોલને વાળા મગર જાનતા નહીં ભગવાડ ઇઝ નોટ ક્રિટેડ ગોડ નોટ ક્રિટેડ ઓફ એટ ઓલ વો તો આપણે જ્ઞાન સાઇન્સને બનામ આગેટ કરે આગે કરે જનતી રહે અભી આપણે તો હમ ક્યાં કહે સકતે ભગવાન ક્રિએટરસિયે અગ્નિ લો ભગવાન ક્રિએટર ભગવાન ઇઝ ક્રિએટેડ કરેક્ટિવ ભગવાન તો ભગવાન અનાદી હું બનાર શરૂ ચાલતા મગર વેખને नहीं। नहीं। क्या है है, इस आपी बताई हूँ तारी आपी शनिवार ભગવાન કેવા છે તને દેખાય છે બુ બુ બહાર હે બુ નહી કલ્પના હોમ દે જ માલુમી થી નહીં દિા સકતા બુ સમજમાં બુદ્ધિ નહીં ટુદ્ધિ નહીં મેં આપણે જો એમ કે છે કે આપડો જે સમાજ છે હિન્દુ નો જે સમાજ છે એમાં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ક્ષુદ્ર આવા ઊંચ નીચ એવા કેમ ભાગ પાડ્યા જો ટાઈમ ને બનાયા ટાઈમ બહુ અચ્છા થયા અભી તો ડેમોલેશન કરવાની જરૂર ખરાબ ફાઉન્ડેશન ફાઉન્ડેશન આમોલેશન કરવા જરૂર હે બહુ ટાઈમ જૂના રાજન હોય મનુસ્મૃતિ હેખી મરના પડના ચીએ યા નહી પડના ચનુસ્મૃતિ લખેલી છે એને માનવું જોઈએ કે ના માનવું જોઈએ કે નહી નહી નહીં ક્યુ કે મનુ ની સ્મૃતિ હૈ સ્મૃતિ ભૂલ જીતની ભૂલ ગયા બાત હે હા તો ભૂલ નહીં કહેતા નહી મનુસ્મૃતિ લીખા હૈ ખુદે સચ્ચાર લગતા મનુસ્મૃતિ મેુતિ હૈ ખાતું ખોલાયા પછી તમે સારું છે હવે વ્યાજ ભેગું કરવાની વાત છે ચાલો બહુ થઈ ગયા પરિવાર સારિવાર તો ફરી જાય જાતું બળી ગયો તમને લાગે ન તમારા ઘર માં ડાહી લાગે છે તમને અનુભવ થઈ ગયો એટલે મારે અનુભવ થઈ ગયો ડાળી થયું છે નઈ સર ક્યાં સુધી નઈ ઓવર વાઇઝકો મગર ઓવર વાઇઝ કોના પડતા ઓવરવાઈઝ આપ આજે પડી ગયે આવું તું કાગજ પત્ર ના લખું પછી મને શું થાય તારે કાગજ પત્ર દાદા ક્યાં થયો નહીં ના લખવું જોઈએ ત્યારે જવાબ આ લાગુ થાય ને કારણ કે અમે ઇન્ડિયા માં હોય ને તો આખા અમેરિકા માં ફરી પછી અહીંયા અહી ફરી દરરોજ રાત્રે મારે જવાનું પછી કાગળ લખવાની જરૂર નથી રહેતી બધો સમન્વય થવો જોઈએ અને આ ના ચાલે લોક ચાલુ છે ચાલી પછી મારી પાસે છે આ મને લાગે નહી આવું ને માણસ ને આવું